એ અરે સાંભળો સાંભળો મારા ભટુરિયા આજે છે ને આજે ખાસ ખાસ દિવસ છે આજે આ જયનીલભાઈ નો છે અને જય વાર્તા સાંભળો છો તો સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હોય દોસ્તો વાર્તાનું નામ છે માછલી હાથ થી ગઈ શિયા માણસ હોય કે પ્રાણી હોય પત્ની તો વાલી જ હોય ને બધાને હા તે શિયાળભાઈ ને પત્ની વાલી હતી એક વખત શિયાળની પત્ની અને કે શિયાળ ને કે તમે તો બઉ બુદ્ધિશાળી મને તો શિયાળ કે એમાં શું મોટી વાત છે હું તો આ ચાલો હમણાં માછલી લઈ ને આ આવ્યો અને શિયાળ તો પછી પોચું નદી ને કિનારે નદીમાં માં તો ખડખડ ખળખડ વહેતું પાણી જતું હતું ઉંદરડા એક મોટી માછલી ને ઘસડીને લાવતા હતા શિયાળ તો પહોંચી ગયો એમની પાસે બુદ્ધિશાળી હતો ને બંને ઉંદર ત્યાં મુશ્કેલીમાં હતા आने काप भी भी रीते, आने भी रीते भी। एक खेचे शेमनी पे गो अरे शू तकलीफ है भाईबन दो आम खेचा खेच शू करो छो अरे भाईबन શિયાળ બોલું શિયાળે તો માછલી આમ હાથમાં લીધી અને જોઈ આ તો મારા ડાબા હાથ નો ખેલ જુઓ એમ કહીને માછલી નું માથું અને પૂછડી ઘડીમાં આપે તો બહુ જ સરસ કરી દીધું અમારે હવે સહેલું થઈ ગયું કેટલા સરસ બુદ્ધિશાળી માણસ છો તમે હવે જોઈએ બાકીનો બચેલો ભાગ કેવી રીતે એની પણ આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને વેચણી કરી આપો અમને તમારી બુદ્ધિ માટે જરાય બે નથી તમે જે કરશો એ બધું જ વિચારી કરશો શિયાળ તો કે સાચું કહ્યું તમે સાચું બોલો બિચારા બે ઉંદરડા મો આપણી સ્વાદિષ્ટ માછલી હાથ થી ગઈ એક ઉંદર ઉદાસ થતા બોલ્યો ભાઈ એકગડવામાં રહ્યા ત્યાં શિયાળભાઈ માછલી લઈને ભાગી ગયા તો તમને બધાને મજા પડી ને ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશું ભાઈ આવજો